હતું ત્યારે ત્યાં તો ત્રણ ત્રણ શો હતા અગિયારનો ત્રણનો છ ને નવ એવા એવા ખેલ હતા બધા મહાત્મા ત્યાં જઈને બેસે પણ હું તો એક ગયો તો ત્યાં મને દાદા દેખાયા કરે પડદા ઉપર આરતી ચાલે છે ને સત્સંગ એટલે મને કરતાં દાદા પાસે શું બેસવું ખોટું એટલે આ મોટા મોટી ખૂબી છે કે ગાંઠ કેમ તોડવી કંઈ કયા વગર બોલો સદે પરમાચર પાર્ખ સદે પરમાચર રણા મન નાવિકાર રાગ દ્વેષ પર રાહિસા મન્ના વિકાર રાગ દ્વેષ મૂળતા સ્વીકાર કઈડે કરે કરે લાલિવાસ મૂળતા સ્વીકાર વ્રત કરે કરે જ સ્વરૂપદાની અપવા સપના સ્વરૂપદા ક શુતી દોસ્તી બંધ વિતરા અભ્યાસ ત્રિત સમાંતરિક શત્રુતી દોસ્તી બંધ વિતરા અભ્યાસે અનુભૂતિ શબ્દાય નહી દાદાજી ના સંજીવનિ પદ્મર જાય નહી દાદાજી ના સંજીવન પદ્મર નિશાના શા દેવગણ કૃપાવશે સતસંગસ નિર્માણ જગન્નાથ કલ્યાણ દૈવગણ કૃપાવશે સતસંગસ નિર્માણ જગન્નાથ કલ્યાણ સદે પરમાન સદે સંગો બધા મહાત્મા વાંચા બી હશે સાંભળ્યા હશે પણ એ ફરી ફરી આપણને સાંભળવા ગમે મામાની પોળમાં રહેતા ત્યારે એક ફ્રેન્ડ એના આવતા જ્ઞાન બાન પણ આવે અને સાથે ચા પાણી પીએ તે ચા પીએ નાસ્તો કરે અને પછી પોતાના કામે જાય પણ દાદાને આવું ગમતું મહેમાન આવે તો સવારમાં રોજ આવે એટલે ચા પીવાની પછી નાસ્તો કંઈ કહેરાવવાનો હવે એક દિવસ આવ્યા અને અંદર બહારથી બૂંપાડી કે ચા મૂકજો હવે તે દિવસ નસીવે ઓલો કહે કે ભાઈ મારે જલ્દી જવું દાદા ત્યારે અંબાલાલ કાકા કહેતા લોકો કાક મારે જલ્દી જવું છે ખાલી રહેવા દો ને તો કહેતા ચા પીધા વિધાનો ન જવાય પછી પાંચ દસ મિનિટ વાત કરી પછી પાછા ચા આવી અરે દાદા કે એમ કરો બોલો કે મારે જલ્દી જવું છે દાદા કે ના પણ હવે બેસો ને હવે ચાને સાથે શું ખાતા હતા હા પાપડી પાપડીને બે બહુ મારી છતાંય ન આવી પછી અંદર ગયા તો હીરાભાકીએ સ્ટવ છે ને બાર વાર લઈ ગયા છે હવે ચૂલો હજી પેટાવું છું દાદા સમજી ગયા કે સારો બહાર આવીને બોઈલા કે ભાઈ આપણું ઘરમાં કાંઈ ચલણ રહ્યું નથી ઘરમાં આપણું ચલણ નથી રહ્યું તરત જીરાબાઈ દોઆ બહા દોડતા દોડતા એવા કે હું શું બોલો છું મારી છો આભરું રહ્યો છો દાદા ને બોલો ફ્રેન્ડ બી છક થઈ ગયો કે બહારના માણસની સામે આવું બોલે છે પણ દાદા કે આવું કરશો તો જ ઘરમાં તમારું ચલણ રહેશે એટલે પછી આની બીજી બી એક આપણે લઈને जना चरणता भई घर मां। ते तो पूजा से ब्र्फा तो पूजा વિચાર કરો બહાર ક્યાંય ચલણ હતું આપણું કોઈ બોલાવતું હતું દાદા ના ચલણી નાણું ભગવાનના દર્ કામનું એમ કરીને બેહાડી દીધા બધા આપણને ચાલો દૂપાટ ભરો કવિત જણો લખના દા ભગવા જાન તો તચિદાન તમે સારા ભારત વર્ષ માટે ખાસ કરીને સારા ભારત વર્ષ માટે વિશ્વમાં જેમના જે ભારતમાં આને પરીખ સાહેબને કહેજો અને બાલાજીને પણ કહેજો કે પ્રોજેક્ટમાં આપણા ત્યાં રિસર્ચ સેન્ટરમાં એના પર જરા વિસ્તરણ કરી અને આને એક જુદું બનાવી દઈએ આપણે અને એને બને તેટલો પ્રસાર થાય જોઈએ આપણે વિચારજો જરાક એના માટે હું વસંતભાઈ આવ્યા છે કે બધા તમે તમે વિચારજો બધા અને ખાસ તો પરીક્ષ સાહેબ ને બાલાજીભાઈ કહી રહ્યા છે આપણે અદ્ભુત યોગદાન આપજો યોગેશ આનંદજી બિહારી આનંદજી બહુ સુંદર બધા નવીનભાઈ બધા જે આમાં ખાસ અને ભરત પણ હા એકદમ તો ઉતાવળે ના થાય પણ બહુ સુંદર રીતે કરીએ આપણે આને ચાલો જય સચ્ચિદા આનંદ દાદા કહ્યું છે કે આ કામ કરશે આવે તો ખરું તો આ બહુ આ ભક્તિ એવી સુંદર છે કે જેની જે માન્યતા હોય ને જે હોય તે પરંતુ એને બહુ સુંદર એનું અનુસંધાન પ્રસ્થાપિત કરે છે બહુ સારી રીતે કરે છે અને પોઝિટિવિટી આજના નેગેટિવ કાળમાં બહુ સારી રીતે બધાને અંદરથી વિકાસ કરે છે બધા બનતો ટ્રાય કરજો આપણે બધા બાદ કર બિચાર કરજો હજુ તો પદ પદ ચાલ્યું છે થઈ ગયું થઈ ગયા બીજો દીવો દીવા માટે સુરતભાઈ ની બહુ ભાવના થઈ ગઈ દાદા વખતે એટલે જે આપણે ઘરમાં બધે આરતી થાય એટલીસ્ટ વંશ તો થાય કારણ કે અત્યારના આ કામ બધા સંજોગોમાં બધા બે વખત તો ન થાય પણ સંધ્યા દિવસ પેલા દીવો થઈ ગયો હતો નહી કવિરાજ પેલા દીવાનું થઈ ગયું હતું એ આ પૂરું થઈ ગયું હતું આપણું પેલા દીવાનું પૂરું બીજાનું બોલો હા દીવો કરીએ ભગવાન અને સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણ સુધી સેન્ટ્રલથી બધા પ્રયત્નથી સુધીરભાઈને પણ અંદ અથવા સારું રહેશે આ એને સમગ્ર ભાવે કરવા માટે આખા ભારતમાં થઈ શકે એટલે આપણે બધા જ દીવાનું મહત્વ બધા ધર્મોમાં જાણે જ બધા કોઈ દરેક ધર્મમાં મંદિરમાં હોય પોતે પોતાના ગુરુ મળ્યા હોય તે હોય અગર તો આગળથી ચાલ્યા આવે એમની માન્યતા હોય કોઈ પણ હોય દીવો તો પહેલો જ હોય છે બધે દરેક ધર્મ મને આ ત્રણ મંત્રો આપણે દાદાએ મુખ્ય આપ્યા છે ત્રણેય મંત્રોમાં દીવો તો મુખ્ય જ હોય છે બોલાય છે ખાસ કરીને એટલે દીવો એટલે પ્રકાશ બધા જાણે એટલે આ જરા વિશેષથી આવે ને કવિરાજ તો બહુ સારું પડશે અને બોલાવીને પાછળ જેવી રીતે દાદાએ સત્સાધનો પોતે પોતાની ભાષામાં જેમ પ્રશ્નોત્તરી થઈને સમજાવે ને બધાથી નમસ્કાર વિધિ નવ કલમો અસીમ જે જે કારો બધું જ છે એમને એવી રીતે આપણે આ પ્રોજેક્ટ કરવા જેવો છે એટલે દીવો તો પ્રકાશ છે અને ભગવાન એ પોતાની જે શ્રદ્ધા હોય માન્યતા હોય શ્રદ્ધા હોય એ પ્રમાણે એને અંદરથી આ નેગેટિવ કાળમાં નકારાત્મક કાળમાં કોઈને ના પણ રહેવું ગમતું નથી કોઈને કોઈને હોવા પણ જ ગમે છે કે ના આ ના હોય પણ એ ના આપણને છોડતું નથી અત્યારે એવા કાળમાં આ સમજે તો આ દાદા સર્વ સમર્પીને દાદા એટલે આપણે જેમને શ્રદ્ધા હોય માનતા હોઈએ અને મહાત્માઓને બધા માટે તો બધાને પોતે બહુ સારી રીતે અંદરથી થઈ શકે દાદા એટલે વ્યક્તિ નહીં દાદા એટલી વ્યક્તિ નહીં આપણી અંદર જે ભગવાનનો અશરી ભાવ છે અને ભાગ છે તેના માટે વાત કરે છે એટલે દાદા પ્રગતિને દાદા એટલે પ્રકાશ પ્રગતિને એ ભગવાનનો પરમાત્માનો પ્રકાશ પ્રગતિને આપણે અને અંધારા ઉલેચ્યા એટલે એમને એટલી એમની પરમ કૃપા થયા કળિયુગમાં એક એમના જ્ઞાનવતાર સ્વે કરીને જે આખા એક સામાન્ય ગૃહસ્થ વેશમાં એ અંદર ભગવાન પ્રગટ થયા પ્રકાશ સ્વરૂપે અને એમના દેહ મારફતે બધાને ઘણું ઘણું કામ લાગ્યું બધાને એમાં બધાને લાભ પણ થયો એ પ્રકાશ આખો દીવો કરીએ ભગવાન એટલે જે બાંધતા આવીએ આપણે એને અને આપણા મહાત્મા માટે તો બહુ સુંદર રીતે રહે સર્વસમર્પીને એટલે કે હવે દાદા ભાવમન દ્રવ્યમન નો આ બધું છે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નામ નામની માયા મન માણીને કાયા આપને આપ્યું અને દાદા કે છે તનને મન તો અમે તમારું સમર્પણ કરાવી દીધું પણ અમારો આ માર્ગ આજે અમારો અક્રમ રીત ખુલ્લી થઈ છે ભગવાનની કૃપાથી આદિનાથની કૃપાથી તેમાં ધન અમે નથી રાખ્યું આમાં તમારું ધન સમર્પણ કરો એવું નથી કરું તન બંધ રાખજો બાકી ક્રમિક માર્ગમાં તો તન બંધ ધન બધું કરવું જ પડે આપણે હમ અને પછી ધન હોય ને તે વખત આપી ના શકતા હોઈએ ત્યારે પછી કંઈ ભાવ તો બહુ છે દાદા એટલે ધીમે ધીમે આપી દઈશ કે છે ધીમે ધીમે આપીશ એટલે ચાલે તો બધું વખત જ છે આખું એવું દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમર્પીને આ સમર્પણ ભાવ બહુ ઉત્તમ છે અદભુત છે સમર્પણ ભાવ આપણે એ સમજાવો એનો બહુ મોટો પરમાસ છે એની અંદર સમર્પણ અને સમર્પણ થાય છે આ મનના લેવલે સમર્પણ કરાવવું જેવી તેવી વાત નથી વચનના લેવલે સમર્પણ કરવું જોઈએ તેવી વાત નથી અને છતાં એ બધું આપણી પાસે રહે છે પાછું હાજર હાજર રહે છે બધું જ તારે મુક્ત થઈએ છીએ આપણે એટલે કવિરાજ અમને તો સમજાઈ ગયું પહેલેથી જ સંજોગો જેવાને બધું બહુ સુંદર કાર્ય બની ગયું તેમાં સમર્પણ આપણે કર્યું કે દાદાએ આપણને કરાવડાવ્યું આ કારમાં સમર્પણ કરતા કેમનું આવડે આપણને બોલી તો જઈએ છીએ આપણે આ વાત છે બહુ મોટું શું અને દાદાનો દાદાએ આપણને આશરો આપ્યો કે આપણે આશરો લીધો આપણે લીધો બોલવું જ પડ્યું છે વ્યવહારથી કારણ કે આવું બન્યું જ નથી કોઈ દાડો હમ અને એમને તો સંપૂર્ણ પુરુષ છે એમની વાત શું થાય આજે શું બાકી આશરો કોઈ આપનારી હોય તો એ બહુ મોટી વાત છે આ જ ગણામાં આ કળિયુગમાં વ્યવહારથી કહીએ તો પણ એટલું બધું છે તો આ તો નિશ્ચય સાથે ના વ્યવહારથી અદ્ભુત છે ચાલો કવિરા છે કાનવતરે દાદ જ્ઞાનવત કમલિવત શો કાને ભા કમલિ વ્રત સંગમેશ્વર સિદ્ધ કયાણે સંગમે સ્વર જગત મૂતામૃતમો દાતા પ્રકાશમષ્ટિ હે જ્ઞાન અવતારી સર્વજ્ઞ ભગવાનના આશ્રિત છે ધર્મોમાં એ માનવ દેહ દ્વારા જ બધા પ્રગટ્યા છે બધા જ ધર્મોમાં અને જાણવા જાણવા જાણવા કરવા પછી તે જાણવાનું કશું બાકી જ ના રહે અને પોતે જ પોતાને જાણનારું થઈ જાય એવા સર્વજ્ઞ એટલે કે આખા દુનિયાના બ્રહ્માંડના બધા તત્વો વિશ્વના અને માનવ માત્ર માટે એ બધા જ તત્વો એમના જ્ઞાનમાં બધા પ્રકાશમાન થઈ જાય એવા એ સર્વજ્ઞ ઓમની સિન્ટ છે આપણે ત્યાં ઇંગ્લિશમાં ઓમની સિન્ટ છે સર્વજ્ઞ એટલે જુદી જુદી ભાષામાં છે કેવળ જ્ઞાની સર્વજ્ઞ એટલે ત્રિકાર જ્ઞાનદર્શી એવું કે છે એવા જ્ઞાન અવતારી એટલે કે જેમના માનવદેહમાં આવો અદભુત સર્વજ્ઞ સ્વરૂપ પ્રકાશ આખો પ્રગટી ગયો છે ખુલ્લો થઈ ગયો છે અને પ્રત્યક્ષપણે પોતે સદેહ કરીને આજે બધાની હાજર આજે અવતર્યા જ્ઞાન સ્વભાવે કરીને રમેશભાઈ અહીંયા આવો ને આપણા અમેરિકા હા પ્રવીણભાઈ પ્રવીણભાઈ એટલે આપણા રણછોડભાઈના ભાઈ એમના અમેરિકા છે ફ્લોરિડામાં જે જયંતિભાઈ જોડે બેસો રણછોડભાઈ આવ્યા છે અચ્છા પલસોદ ને આપણું પલસોદ ગામના બહુ રેગ્યુલર છે અત્યારે એમને આખા ગામમાં આ કીર્તન ભક્તિ એટલી બધી કહી છે નહીં રો પુષ્કર આપતા પુત્રો બહુ ભગવાન અવતારી એટલે કે જ્ઞાન એટલે આપણે આપણી અંદર જે આજના કળિયુગના જમાનામાં અંધારમાં બધું આપણું અંદર લાગે છે જીવન તેમાં પોતે પ્રકાશ લીલાવના રહેવા જ્ઞાન અવતારી અક્રમ લિપ્ત તણા શું કાણી એટલે આ કળિયુગમાં આજે સીધી રીતે તો આપણને આ સુખ વર્તા નથી એટલે પોતે પોતાના અનંત સુખના સ્વભાવે કરીને પરમાનંદ સ્વરૂપે આવીને બધાને પોતાની અંદર સુખ પડ્યું છે એ આખું ખુલ્લું કરી આપ્યું એવા એટલે સીધી રીત આપી દે આગળ અક્રમ લિફ્ટ અક્રમ લિફ્ટ એટલે બધી માથાકૂટ કર્યા વગર સીધે સીધો સ્વાદ આવે આપણને સીધો જ ડાયરેક્ટ અને એવા સુકાની પાછા સુકાની એક જ ધર્મ કેટલા બધા છિન્ન ભિન્નતા બધી પ્રવૃત્તિ હોય બધી જ્યાં એમાં એ બધાને એકત્રિત કરી અને પોતાની જે માન્યતા હોય શ્રદ્ધા હોય જે પ્રમાણે બધા હોય એ બધાને આજે એક સ્વરૂપ કરે કે નહીં આપણે નોખા નથી આપણે આપણે બધા જ આપણે પોતપોતાની જગ્યાએ જ્યાં છીએ ત્યાં બધા છીએ પણ હકીકતમત બધા આપણે એક જ સંસ્કારી સ્વભાવના છીએ સંગમેશ્વર સિદ્ધ જગકલ્યાણી એટલે પોતે પોતાનું કલ્યાણ જેમને સિદ્ધ થઈ ગયું છે અને બધાને દરેકનો છેવટનો આશય અને ઈચ્છા આ છે કે હવે આપણે પોતે સિદ્ધ થઈ જઈએ એટલે કે આ જે જીવનમાં જીવનના બધા જ દ્વંદ્વો છે એમાં સીજી જઈએ સીજી ખીચડી સીજવા મૂકી હોય ને તો થોડી ઘણી ઓછી સીજાય ત્યારે મજા ના આવે એમાં સિદ્ધ થઈ જઈએ સિદ્ધ સિદ્ધ એટલે પછી કશું બાકી જ ના રહ્યું જીવવામાં બધું પરિપૂર્ણ થઈ ગયું શ્રીમદજી એને પૂર્ણ કામતા કહી છે સિદ્ધ જગત કલ્યાણ એટલે એમને કશું કલ્યાણ કર્યા વગર એમનાથી અસ્થિતિ કલ્યાણ થાય એવા ફ્રેશ આ આવ્યા છે કળિયુગમાં એમનો આ પ્રભાવ એટલે જેમની માન્યતા એમને બધાને કામ લાગે સમજો ક્રિશ્ચન ધર્મ છે તો જીસસ કેમ માન જ છે ને પણ આજના બુદ્ધિશારીઓ એમાં પણ આજે કંઈક શંકા ઉઠાવવા બધું ઘણું કરે છે કે એને ભગવાનનો દીકરો કેમ કહેવાય ભગવાનનો દીકરો હોતો હશે શું તો ભગવાનના સંદેશો લાવવાનું ભગવાન કોઈને સંદેશો મોકલાવતા હશે કે હશે એટલે જાત જાતના બીજા ધર્મ બધામાં આવું હોય છે દરેકમાં તેમાં આ મૂર્તા મુક્ત મોક્ષદાતા કહે છે એટલે સદેહે જે પોતે પોતા કાયમના મુક્ત છે એવું પોતાનો ભગવાનનો મુક્ત સ્વભાવ એ આખો જેમને ખુલ્લો થઈ ગયો છે પોતે એના દેહથી સંપૂર્ણપણે મુક્ત છે મન વચનકાથી મૂર્તામૂર્ત મોક્ષદાતા પાછા એટલે કલ્યાણકારી પ્રકાશો જેમને સમષ્ટિને એટલે કે આ સમષ્ટિ એટલે આખા જગતનું સંચાલન કરનાર શક્તિ છે એને પ્રકાશ્યો એમ એને પ્રકાશ્યો સમષ્ટિ એટલે કોઈ એક શક્તિ જે જગતને ચલાવી રહી છે આખી એ શક્તિને પ્રકાશમાન કર્યું એમને અને પ્રકાશમાન કર્યું અને અપાર એમના અવતારી કરુણા સ્વભાવથી બધા પર બહુ કરુણા વરસાવી મોક્ષ મૂર્તા મોક્ષમુક્ષાતા પ્રકાશ્યો જેને સમષ્ટિને જય સચિદન ચાલો અત્યારે બીજું બધું લઈશું આપણે આ પછી ફરતી લોન તમે સારું પડશે હવે બોલી જ જઈએ આપણે પછી લઈ લઈશું બીજા બધા કાગજ છે એવું કરીએ આ તો જુદી રીતે લેવું પડે બધું જેવી રીતે કવિ રાતનું પેલા કરે છે ને એવી રીતે લેવા જોઈએ સભામાં ના થાય આગળ बोलिशो मतबो चलो अपने बड़े आनंद આવશે અનંત ગાલે અનંત દર્સી અનંત ઓરમવસી алу તמורત નયે બસી દીને ચલ સમસા બ્રહ્મા સ્વામી સ્વામિતભાવે બીજસ્વરૂપી બીજ સ્વિસ વરસે પ્રગટે શોતા મુણી મદના પાણી પૂરની એક સંયોગી છોડા ક્યાં કરીએ તે ખ્યાલ નથી ત્યારે એવું જે સમર્પણ કરાવી શકે એવું અદભુત પરમ નિમિત્ત આપણી આગળ હોય તો જ આ બની શકે નહીં તો નહીં બની શકે અને વ્યવહારમાં આપણે કહીએ છીએ આપતા શબ્દ વ્યવહારમાં વપરાય જ છે બધો કે વિશ્વાસ કરવા યોગ્ય શું અને અધ્યાત્મમાં પરમ વિશ્વાસ કરવા યોગ્ય છેલ્લામાં છેલ્લું એ જ્ઞાની પુરુષને તીર્થંકર એટલે સુરેશભાઈ કવિરાજ આપણી સુંદર રીતે આપણી ભાષામાં બહુ સરસ સમજાવા છે તો આ જો સ્ટુડિયોમાં થાય તો સારું બેવ દીવાઓ હમ અને સર્વ ધર્મ જે બધાને લાગે એવી રીતે વચ્ચમાં નાખી દેવાની પણ બીજું એટલે મહાત્મા તો કામ થઈ જાય બધા એ કરજો આપણે પ્રોજેક્ટમાં લઈજો હા દીવો બે લેવાનો છે આજે એકસો ની જન્મ જયંતિ હા પુણ્યતિથી જૂનો કાગળ સચ્ચર જોધપુર આઈ હે 22 નંબરના અનુભવ સૂત્ર માંથી એકસો એકોતેર મુ સૂત્ર પૂછ્યું છે આંતર તપ એ જ્ઞાની સચેતતા કરે છે વાંચું છું અચ્છા કે પ્રયાસ હિન્દી હો ગયા હૈ સબકા ઓર આપસ આપસ મે સકતે હૈ હમ આંતર તપસે જ્ઞાન એ જ્ઞાનની સચેતતા કરે છે એટલે આંતર તપ એટલે શું કે જે બાહ્ય તપ બધા થાય છે તે આપણા વ્યવહારના વ્યવહારમાં જે સહન ના થઈ શકે વ્યવહારમાં રહી ના શકાય એવી બાબતોમાં આપણે જરા સક્ષમ થઈ શકીએ એના માટે બધા બાહ્ય તપ બહુ કરવા પડે છે જાત જાતના એને શરીરને તપાવવું પડે પછી અંદરથી એની અસર ના થવા દેવી પડે છતાંય અખરાવાનું નહીં કશું નહીં પાછું જાત જાતના પ્રકારો છે બધા પાંચે ઇન્દ્રિયોને વશ કરવા માટેના તો પણ આંતર તપ એટલે આ ભગવાનની ભાષાનું મોટું એટલે આંતરતપ બધા મહાત્માઓ માટે ખાસ કરીને એ જ્ઞાનની સચેતતા એટલે આપણને જે પ્રજ્ઞા શક્તિ પરમાત્માની સતત ચેતવ્યા કરે છે એમાં આપણને સાવધાનપણે સુંદર રીતે રાખી શકે એ આપણી શક્તિઓ ખુલ્લી થાય આપણી આપણને સશક્ત થઈએ એમાં આંતર તપ હમ શ્રેણી નંબર બારમાંથી એકસો ને સૂત્ર નંબર શબ્દ માત્ર એ સંભાવે નિકાલી બાબત છે એ ગ્રહણી બાબત નથી ભલે પછી એ રિયલ પક્ષે રહ્યો તો પણ આ બહુ આકરું અને ગેલું છેલ્લું છે છતાંય અને આપણો જ્ઞાનક સ્વભાવ જે છે તે બધા વ્યવહારોમાં જ્યાં ત્યાં આપણે દરેક વ્યવહારના સાથે રહીને સ્થિરતાને પામે એના માટે આ સંભાવ નિકાલની બાબતમાં વાણીના લેવલે દાદા એ બહુ જાગૃતિ રાખવાનું મહાત્મા સમજાવેલું તે બાબત છે આ કારણ કે જે શબ્દથી આપણે આ સંસારમાં ભટકતા હતા અને સંસારનું બંધારણ બધું થયા કરતું એના પ્રતિપક્ષી શબ્દથી આપણે મુક્ત થઈએ અને બેની વચ્ચેનો આખો વ્યવહાર રિયલ અને રિલેટીવ વચ્ચેનો એ વ્યવહાર જેટલા અંશે જેટલું સમ થઈ જાય અને સમય આપણે રિલેટિવ છૂટી એક બાજુ રિલેટિવ શુદ્ધ થાય તે જ વખતે રિલેટિવ આપડી એટલે કે શુદ્ધાત્માની વાણી રિયલ પક્ષી પ્રજ્ઞા પક્ષી પક્ષ વાળી એ સમન થાય એનું ઓટોમેટિક સમાન થાય આપણે જૈનો દિવસના ને રાત્રિના કરે છે બારે કરે બધું ઘણી રીતે કરે છે પણ મહાત્માઓને કહ્યું છે કે જેટલું બને તે પછી વાણીમાં એકદમ બોલાતી વાણી સાથે તો ના થાય આપણને મુશ્કેલ છે બહુ આવે જરૂર આવે આપણું લક્ષ રાખવું જોઈએ ધીમે ધીમે આવે ને પછી ખબર પડે કે તરત જ અંદરથી આપણે કરી લેવાનું અને જેની આગળ થયું હોય ને તો ખબર પડે એટલે કરા આવજો ને બોલાય આ વખતે હમણાં કાંઈ આ ને મને આવ્યું બોલાઈ ગયું તો આપને દુઃખ લાગ્યું લાગે છે મને ચું સમજાયું તો માફ કરજો મારે માગી લેવું જોઈએ પ્રત્યક્ષ માંગ વધારે સારું છે પ્રત્યાખ્યાન એટલે કરવા પણ આની સંજ્ઞા હતી છૂટીએ છીએ આપણે કરવા પ્રત્યાખ્યાન આમ તો છૂટેલા છીએ પણ આ વ્યવહાર બાકી રહ્યો છે એટલે બાકી હું શુદ્ધાત્મા છું એ પોતે સ્વયં આલોચન છે સ્વયં માટે સ્વયં સ્વરૂપે બધા પ્રકારોથી છે જેટલું પૂતગલની સાથે પ્રકારોથી આપણે વ્યવહારથી છીએ એ બધા જ શુદ્ધાત્માના પક્ષના પ્રકારોથી અશુદ્ધાત્મા એ કરીને છીએ આપણે ધીરુભાઈ સમજા ને હું અહીંયા આગળ કારોકો બધા આવ્યા એટલે આ શબ્દ એનો પ્રતિપક્ષી શબ્દ રિલેટીવ નો પ્રતિપક્ષી રિયલ શબ્દ થી રિલેટિવ સાથે આપણે ડીલિંગ કરવું પડે વ્યવહાર રાખવો પડે એ રીતે છે બરોબર જયારે એકલા બેઠા હોય અંદર ચાલતું હોય ત્યારે અંદરની વાણી હોવાની અને બાર વ્યવહારમાં તેવો હોય તે ચાલતું હોય અને કશું વાંધો આવતો હોય ત્યારે તો બધું સરખું જ ચાલે પણ ના હોય ત્યારે એવું આપણને સમજાય કાંઈ છે કઈક આપણે અવરું થઈ ગયું છે મારી પ્રતિક્રમણ કરી લેવું પડે પશ્ચાત્પી પછી ઓગણીસ પૂછે ઓગણીસ માંથી ત્રણસો ને ચાલીસ વ્યવહારમાં નિશ્ચયપણે રહેવા પણ એ કેવી રીતે અસર ના હોય નાટકયું હોય ગમે તે પ્રસંગ હોય પણ એની અસર હોય પ્રાપ્તિ વગત આપણે ભટકતા હતા ને જ્ઞાન મળવાથી નિશ્ચય પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થાય છે એનો સ્વાદ આવે છે અનુભવ થાય બધું જ થાય છે પરંતુ આ સીધી આ કાળમાં એક ડિરેક્ટ પ્રત્યક્ષ રીત છે દાદાને પ્રગટ થયેલી અને એ રીતે બધાને લાભ થયો એમાં પ્રાપ્તિ થઈ પરંતુ આપણો વ્યવહાર બાખોન બાકી રહ્યો અખંડ અને એ આપણને પ્રાપ્ત થયું આવ્યું રહેવા ના દે આપણને એટલા માટે આપણે સાથી તો કે વ્યવહારમાં વ્યવહાર તો શું છે જાણતા જ નતા અનિશ્ચય વાળો વ્યવહાર એટલે આજ્ઞા ધર્મમાં આવી ગયો આખો વ્યવહાર મન વાણી કાયા બધું જ આખું એટલે અત્યારે સરખી રીતે પાછું એટલે આલોચના પ્રતિમાખ્યાન કર્યું કચાસો હતી કચાશો નીકળી જતી જાય અને વ્યવહાર દ્રષ્ટિ જ હું હેમા થી ભાગમાં લાગુ પડે નાટકીય અસર એટલે અસર ના હોય એટલે શું થાય કે બહારના ખોખામાં બહાર બધો વ્યવહાર ચાલતો હોય ખોખાનો ત્યારે જે લૌકિક પરિમાણોથી બધા વ્યવહારમાં આવ્યા હોય ને એમને એક્સેપ્ટ નહીં થાય શકે પરંતુ અંતરથી આપણે આ રીતે હઈએ અસર સમજાયું ને એટલે બહારમાં તો જે છાપ લઈને આવ્યા છીએ એમાં તો કંઈ બહુ મોટો ના થાય પરંતુ ઝીણી દ્રષ્ટિવાળા હોય કે ઝીણી સમજતા હોય એને સમજ જરૂર પડે કે આમાં આપણે અમને મળ્યા હતા અને આ આમાં તો ફેરફાર જરૂર છે આ ફેરફાર ખબર પડે જ ના પડે એવું બને જ નહીં શું પણ બધાને સરખો ના પડે જરા ઝીણવટમાં ગયેલા હોય ને એ લોકોને પડે ઝીણવટમાં એટલે તટસ્થપણે અંતરથી પોતે પોતાના વ્યવહાર માટે કેવી રીતે વિચારી કરીને બધું રહેલા હોય એવા બધા બહુ ઓછા હોય છે એ અને બાંધેપારે બધાને નાટકીય અસર કરે આપણા મહાત્માઓ માટે છે એટલે એ બધું બરાબર બને વ્યવહારનું એની છાપ તો આવે ને ડબ ઢબ તો આવે કે નહીં એ એ નાટકીયપણું હોય એટલે જ્ઞાની પુરુષ એ તો સંપૂર્ણ એમને નાટકી નહીં એ તો સંપૂર્ણ નોખાપણે હોય આપણને આજ્ઞાધર્મમાં આવ્યા છીએ એટલે આપણને હવે બધો વ્યવહાર નાટકીપણે થતો રહેતો એવો આપણને અંદર સ્વાદ રહે છે હંમેશા સમજવું પણ બધો બધામાં ના રહી શકે ને એવું બધા ના રહી શકે રોજ ઘરમાં સવારથી હાજ વખત કાઢવાનો અને કેટલું આવે તે એટલા માટે તો આ ક્રમ માર્ગમાં થોડા અઘા રહેવાનું બધાએ કહેલું છૂટ છૂટા રો આગ એટલે એ ભાજગઢ ના થાય આપણને હું જ ને એકાંત ખોરે પાછા એકાંત ખોરે તો કવિરાજ ખુશ થઈ ગયા ને આપણે બધા આ દાદા ત્યાં દાદર આવતા ટ્રેનમાં આવ્યા થાય કોઈ વખતે ત્યારે પ્રસંગ બે ત્રણ પ્રસંગ બની ગયેલો એટલે ભીડ દાદા બાજુ બાજુ થી એવા પેલા પકડ્યું ને એ ભીડમાં એકાંત પછી નીકળ્યું અને સુરતના સ્ટેશનનું બે હમખા તો મહાત્મા માટે છે પણ જો સમજાવીએ આપણે તો બીજાને પણ સમજણ પડે એમ છે નાટકીય વ્યવહાર એટલે અસર અસર વગર એટલે પોતાનો સ્વાદ તો આવે ને અસર આવે ઓછી થઈ છે બધી બધી ખબર પડે બધી પડે સોને પણ પડે કે ના પડે નાની હતી બે વાગે વૃંદાવન ગાર્ડન માં રમ્યા કરે તો સમજાયું બેન ખબર પડતી દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ એનાથી પર આત્મ સ્વરૂપે દાદા રહેતા ત્યારે ભાન નથી પડતી અરે કેવળ આત્મ સ્વરૂપે રેતા ત્યારે ભાન નહોતી પડતી પણ ખુલ્લો થયો છે જગત જાણ્યો નથી આજે આટલો બધો ભક્તિમાર્ગ છે બધું જ છે તે પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર દાદા ભગવાન વિશે થેસિસ કરી રહી છે અત્યારે અત્યારે એનું મને બતાવ્યું મેં જોઈ લીધું એનું કે જે એને વાયવાહ કરવા માટે એ સ્ટેજ પર આવી ગયું છે સુરત યુનિવર્સિટીમાં એટલે મેં કહ્યું બરાબર છે બેન આપી દેતું હવે તું ક્લિયર કરજે તારી થિયસ લખવાનું ચાલું કર એમાં અક્રમ વિજ્ઞાન તેમજ દાદા ભગવાનના બેઝિઝ ઉપર લે છે પ્રેમ લક્ષણા ભક્તિ અને ક્યારેય થયું નથી આ વસ્તુ એટલે એને આટલું થિસીસ લખવાની હોય ને એ મધ્યકાલીન યુગને બધાથી આતા બધા ભક્તો બધા થઈ ગયા સંતો બધા એ બધું એને લઈ રેફરન્સ કરીને એને મૂકવું પડે ત્યારે એના પછી પછી વાયવા કરે કઈ કઈ ઋષિબેન હા વાયવા પ્રેમ રક્ષણા ભક્તિ થોડું બોલતો ખરી બે શબ્દો જરા ત્યાંથી એને કઈક બોલવાનું મળે એવું છે આ તો જઈ શકે એવું છે બધા ફરી શકે એવું છે આ તો જય સચીરા જય સચ્ચિદાનંદ દાદાજી બોલો દાદાજી પ્રેમની બધી વાતો બહુ સાંભળેલી પરંતુ પ્રેમ એ શું છે એ એક્ઝેક્ટલી ક્યારેય સમજાયો નહોતો સામાન્ય રીતે દેહ પ્રત્યેના આકર્ષણને આસક્તિને પ્રેમ સમજતા હતા પરંતુ જ્યારે આપના દર્શન થયા અને આપ મળ્યા અને આપનું જ્ઞાન લીધું ત્યારે સાચા અર્થમાં પ્રેમ કેવો હોય એ સમજાયો અત્યારે આ જ્ઞાન માર્ગ બધાને માનવામાં આવે ને એવી રીતે થઈ ગયો છે બધું આખું એના કારણે ભક્તિ અને દાદાએ તો કવિરાજ આપણે જાણીએ છીએ કેટલું સરસ સમજાવ્યું છે કે જેમ જળ છે એની અંદર જળ રસ છે અને એ જળ રસને કારણે જળનો ગુણ છે જળ રસ એ જ તરસ છિપાવી શકે એટલે જળ જેવું બીજું કોઈ પણ તમે પ્રવાહી હોય તો પણ તરસ નહીં છિપાવી શકે જળ છિપાવી શકશે એટલા માટે મહાત્માઓને જ્ઞાન પ્રાપ્ત છે એટલે જે શુદ્ધ પ્રેમની મૂર્તિ સ્વરૂપ એમને વાણી વાણીની જરૂર ના હોય એટલે દાદાએ આ જ એમને આખું શરૂ સ્વરૂપમાં તો વાણી આવીને બધું ઘણું થયું પણ છેલ્લે છેલ્લે પછી ટોટલ પ્રેમ ગમે કોઈને એક અક્ષરે બોલે નહીં એવું જ નીકળી થઈ ગયું બધું આખું એટલે એમને જોયું કે આ ઝીલી શકે એમ નથી દેખાતા તો પછી પ્રેમ જ જોયો એમને બીજું કશું જ નહીં એટલે પોતે અંતરથી જ રીતે રહ્યા કે બધા એને પ્રેમમાં આખું બધાનો અનુભવ થાય સ્વાદ આવે બધા એને અને આપણે બધા પ્રેમમાં જ ખેંચાયા હતા ખરું પૂછવું હતું કવિરાજ છે એ બોતેર નંબરની બસ આવે અને ઘરે લઈ જાય મજા આવતી તે વખતે શું શરૂ શરૂના તેમાં પ્રેમ શબ્દ તો બીજા બધા ધર્મોમાં છે પણ લૌકિક સ્વરૂપે છે લૌકિક અને લૌકિક એટલે આપણે લોક ધર્મમાં લોક સંજ્ઞાય કરીને જે ચાલે આવ્યો ધર્મ છે એમાં પણ આપણે આ જીવતામાં જોયું કે કોઈ પ્રેમ જેવું દેખાતું જ નથી સંતપુરુષ હોય ખરા પણ પછી પછી ચિત્રપટ જોઈ ને પછી મૂર્તિ બીજી વસ્તુ જ નહીં એમાં શું કારણ કે મૂર્તિ નો ના હોય ચિત્રપટ ફૂટો કે એવું અહંકાર ના કરે એટલે કઈક એ બાજુ રહે પછી અને હોય એમને ગુરુ તો એ રીતે મૂકે પછી મારા બાકીના બીજા બધા ઘરની આજુબાજુ રહેતા હોય તો પણ આપના થકી જયારે ના પસંદ આવ્યો મન વચન કા એ મારો પહેલો પાડોશી છે એ ત્યારે સમજાયો કે આ પાડોશી છે અને હું મારું આ સ્વરૂપ છે હા એટલે લૌકિક ધર્મમાં પરોક્ષપણે છે ને પરોક્ષથી સમજવા જાય છે અને આપણે પ્રત્યક્ષતા પામી ગયા છીએ પ્રાપ્ત થઈ છે આપણને એટલા માટે આપણો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો છે જોવા સ્વરૂપે જોવા સ્વરૂપે એ જ્ઞાન પ્રકાશ ખુલ્લો ના થાય જોવા સ્વરૂપે ત્યાં સુધી જ્ઞાન ખુલ્લું ન થાય કોઈ દિવસ ન થાય અને ચારિત્રમાં પ્રગટ થાય એટલે એ જ્ઞાન જ છે ને આપણો એ જ્ઞાન અને ભક્તિ જેવી રીતે જળને જળનો રસ એ બેનુ અભિન્ન પણ છે કે નાન ભક્તિ એટલે મહાત્મા આનંદ આવે છે ને આટલો બધો એટલે પોતે પ્રેમમય બધા વ્યવહારમાં થતા જાય છે અને કેવી રીતે પ્રેમમય તો કે હું અનંત સુખ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું એવું આ બધામાં શુદ્ધાત્મા એટલે ધીમે ધીમે વ્યવહારમાં દરેકના વ્યવહારમાં સમ્યક આવી જાય એકબીજાને પ્રત્યેક દરેકને વ્યક્તિગત રીતે એકબીજાના અરસપરસમાં દેવને વ્યવહારના હોવા પણ નહીં હા વ્યક્તિ પણ એ ત્યારે આપણને આપણું હું સ્વરૂપ જે સામામાં નતું વર્તાતું એ આપણને વર્તા કરે વ્યક્તિ તો જુદી જ હોય પણ આપણું હું પણ હું હું પણ જેમ વિશાળ પામે તેમ પ્રેમનું આખું બહુ સુંદર વિશાળતા ખુલ્લી થતી જાય છે અને મહાત્માઓનો આપણો જીવનનો ધર્મ જ આ છે આજ્ઞા સ્વરૂપે આ જ પ્રમાણે અને વ્યવહાર દૃષ્ટિની આજ્ઞા જ આપણને આ રીતે કરાવે છે વ્યવહાર દ્રષ્ટિની એટલે વ્યવહાર વ્યવહાર રહ્યા જ કરે છે બાક પરંતુ અંતર એકબીજાને અનુભવ કરીને એકબીજાનો અનુભવમાં અનુભવીએ છીએ આપણે આપણે આમ લક્ષ્યા છેલ્લું છે ફાઇન કરજો બહુ પછી આપણે રિસર્ચ સેન્ટરમાં આવશે તો ચાલો બોલો કબીરા ઋષિબેન દાદા એક જગ્યાએ કહ્યું છે કે પ્રેમનો ઉત્કૃષ્ટ નમૂનો જીસસ હતા બહુ વાળ દાદા ભગવાન પોતે બોલા છે હા જીસસ પ્રેમનોમૂનો ના આ પુરુષો જે થઈ ગયા છે એ ચોખ્ખા દિલ વાળા દિલ વાળા પરંતુ પારદર્શક સુધી ના થઈ શકે પારદર્શક ના હોઈ શકે પણ ચોખ્ખા રિયલી માનવ સમાજમાં એવા હોય ત્યારે જે થાય ને બધા જ આજે ઇસ્લામ ધર્મ શું કે ક્રિશ્ચન ધર્મ શું યહુદેવમાં બધામાં અને અહીંયા બીજા બધા અનેક બધી માન્યતાઓ મૂળ ધર્મ તો આ ત્રણ જ હોય છે એટલે મોટા અમુક પુરુષો છે એના પણ એ તો બીજે બહાર સમજાવવું બહુ ના હોય પણ ભારતમાં તો આપણે એનો વિકાસ થાય બહુ જરૂર છે બહુ જરૂર અત્યારનો સમય છે અને દાદાએ તો કહ્યું છે કે સુંદર એટલો સમય આવ્યો છે આ કળિયુગનો કે જેને ધર્મ પ્રાપ્ત થયો ને એને તો અરાજો વખત જ નથી કારણ કે એમને જોઈ આદિનાથથી કેવું કેમ કેમ બધા મોટા પુરુષો આવ્યા છે સામાસામાથી પસાર થયેલા છે એક માયુર ભગવાનને બહુ પસાર થવાનું ના બહુ સહેલું સર હતું નહીં જીવવાનું મળે એ શું એટલે એને પછી કવિરાજે શબ્દમાં પદોમાં ભણી લીધું કરિયુ કી પુણ્ય સત્યુ કી બહુ સુંદર ભણે ચાલો આગળ કોણ પૂછે છે ક્રમમાંથી જીવતા જીવતા આવ્યા છીએ આપણે એ ક્રમ ભૂસાતો જતો જાય શું અને અક્રમ વિજ્ઞાન એટલે અભેદ દ્રષ્ટિ થાય એટલે કે આપણું હું પણ હું આવી રીતે વિકાસ થતો હતો તું આપણે અંદર આપણા શરીર જોડે પહેલું આપણે એ થઈ જાય બધી રંગ આખું થઈ જાય અને પછી બાર બીજા જોડે વ્યવહારમાં બધે હોય અને પછી અનુભવ પ્રમાણેથી તો બધે સહેજા સહેજ રહ્યા કરે તમને કે આપણે ક્યાં ના હોઈ શકીએ સમજાવું ને તું અત્યારે મને પૂછું છું તે અમે તો પાકી રીતે સમજી શરીર શીખવાડ્યું બહુ અને પછી શરીર શીખીને પછી બહાર નીકળ્યું બધું એટલે અમે જાણીએ કે આ તો આ હું જ મને પૂછી રહે હું પૂછું છું બધું કહ્યું દાદા ભગવાનનો અનુભવ કહીએ અમે વડવા ગયા હતા અમે લગભગ બે એક ગાડી ચંદ્રકાંત સર વાત છે આ ત્યારે દાદા જઈએ આપણે બે ગાડી હતી લગભગ અમે દસેક જણશું દસ બાર ત્રણ ગાડી હશે ખબર નહીં તે ચંદ્રકાંતભાઈ એમના માતાજી બધા અમે અને આપણા અરવિંદ કાકા હતા તે હતા અને બધું તે ખંભાત જઈને પછી ચાલો હવે વળવા જઈએ આપણે રહીએ બે દાડા બધા ગયા ને રૂપર રૂમ મળી ગઈ અને સાંજ પડીને બપોરથી નીકળ્યા ને આયા સાંજે ચાના ટાઈમે જ પહોંચ્યા ત્યાં તો ત્યાં તો પાછો નિયમથી બધું ચા અને બધું ભોજન બધું નિયમ જ હોય પદ્ધસરનું એટલે દાદાએ કહ્યું કે પહેલા બપોરની ચા હતી ચા તો પી પણ એમને એમ કે આપણે જરાક અરવિંદને કહ્યું અરવિંદ જ્યાં ખંભાતમાં જઈને ત્યાંનું ચવાણું લઈ આય ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત છે એવું છે સાહેબ પ્રખ્યાત છે જ્યાં લઈ દા દાદા અરવિંદભાઈને મોકલ્યા જઈને લઈને ખાતા હતા બધા તે વખતે ત્યાં બપોરે ત્યાં પૂજા ભક્તિ ચાલે ને અને તે વડી લેતા જે તે ખેતરના હાજર હતા ત્યાં આગળ નામ તો હું બોલી ગયો એમનું અમૃતભાઈ કેવું નામ ખબર નથી પડે એ હાજર હતા અને એમનું ઉપર સ્થાન હતું બધું તે ભક્તિ બેસે કરે અને બધા આવે ત્યાં જેટલા હોય તે બધા આવીને સાંભળે પુસ્તક વાંચે આ તો ભક્તિ કરે કલાક બે કલાક દોઢ કલાક ચાલે આ પડી પછી ત્યાંના સમય પ્રમાણે જમીને બધા રૂમમાં જ ગયા રૂમમાં જ કર્યા કરે તે આખો દિવસ પછી ના રહ્યા બીજે દિવસે પણ અમે કોઈ ના નીકળ્યું બહાર પણ પેલા નીચે દેરાસરમાં દર્શન કર્યા શ્રીમદજીનું જે મૂક્યું છે ત્યાં આગળ બધું ત્યાં જઈ દર્શન કરી અને રૂમમાં બેસી લઈએ તે પેલા મુનિમ મુનિમ મૂક્યા હોય ને તો આ પેલા વડીલના નજરમાં આવ્યું કે આ લોકો આવ્યા છે જોયું કાલે કોઈ આવતું નથી ભક્તિમાં કેટલે પેલા મુનિમને કહ્યું આવું ના ચાલે તમે ધ્યાન નથી આપતા એટલે પેઢી ઉપર બેઠા હોય તો એમની સત્તા ચાલે ને પાછી એટલે મુનિમ કહે જુઓ અહીંયા આગળ તો અહીંના બધા નિયમો નીતિ નિયમ બધું હોય એ જ પ્રમાણે હોવું ઘટે અને એ પ્રમાણે હોય તો જ નહીં તો પછી આપ હવે આપ જઈ શકો છો આટલું બધું કહ્યું અને પછી ના થયું ને તો દાદાએ થોડીક વાતો કરી એમાં થોડુંક અવાસ થવા અને એમાં મુનિમથી જરાક મોટે બોલાવ્યું તે મુનિમ પછી એ બંધ થઈને પછી એમના નીચેના કહ્યું તું તું વાત કરજા દાદા કહે અમને ખરા બધા મૂકી દીધા છે ચોકીદારો બધા એવા મૂક્યા છે એ પછી બીજે દિવસે ભલે જરૂર અમે આવીશું બીજે દિવસે થયો સવારે એના ટાઈમે નાસ્તા ચા પાણી કરીને પછી બપોરે જયારે ભક્તિ થતી હતી વડીલ વાંચતા હતા શિવસક અને દાદા કે ચાલો બેઠા તો ઉપરનું છે ને પેલું અને એમાં બધા અમે પાછળ ચંદ્ર બધા બેસી ગયા હવે એક કલાક ચાલ્યું બરોબર વાંચણ અને એ વાંચા ઘર અને દાદા તો જાણે એટલા ઉપયોગ અદ્ભુત હતો એમનો તેઓ અને ચંદ્રકમ દાદાને જોયા કરે શું એમનો તો આ પરિચય હતો પુસ્તકનો થોડો ઘણો પરંતુ એ દાદાને જોયા કરે આ દાદા આપણી જોડે આ સર્વજ્ઞ પુરુષ અને આ વાંચન કરે છે અને આપણે કહ્યું કેટલા વિનય કેટલો બધો છે બધો પછી દાદા પછી રૂમ પર ગયા ને દાદા આજે તો આપને જોઈને ખુશ થઈ ગયો શું થયું તો આજે કલાક સુધી અને તમે કેવી રીતે આપણે રહી શકીએ આવી રીતે હું વાતો હું વાંચતો હતો હું સાંભળતો હતો અને હું જોતો હતો કે મારું જ વંચાતું હતું બોલાતું હતું શું જ લાગ્યું છે ભાષા નથી હોતી પરંતુ પરોક્ષમાં વ્યક્તિમાં થોડી મૂકવી પડે છે ભાષા સંસારમાં પણ હકીકતમાં પ્રેમ એ પરમાત્માનું ઉગાડું સ્વરૂપ છે જો જ્ઞાન પ્રકાશ અંદર ખુલ્લો થયો હોય અને પ્રકાશમાન થાય ત્યારે એ ચારિત્ર સ્વરૂપે એટલે કે સમ્યકતાએ કરીને સમ્યક દ્રષ્ટિએ કરીને સમ્યક જ્ઞાનના કરી કેને પછી વ્યવહાર આચારપૂર્ણ એવો થાય આપણો ત્યારે જ એ રત્ન છે રત્નતરી તો શરીર છે એટલે સમજાવવું પડે છે કે ત્રણ જુદું જ્ઞાન દર્શન ચારિત્ર પણ આપણા માટે અક્રમમાં દર્શન જ્ઞાન ચારિત્ર છે પણ દર્શન જ્ઞાન ચારિત્રમાં પણ છેવટે તો એ દર્શન જ્ઞાન સ્વરૂપે પ્રકાશ થઈ જાય છે એમાં જેમ જેમ નિકાલ થતો જતો જાય તેમ ખ્યાલ આવ્યો કે નહીં હા ચાલો નિરંજનભાઈ ભાગ ને ક્ષમતા કહી બહુ નાનું છે આમ અનુભવ ના ભાગ ને ક્ષમતા કહી એ ક્ષમતા અહીંયા સ્થિરતા અનુભવી સ્થિરતાનું સૂચક છે સ્ટેબિલિટી એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નિરંજન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું છું એ બંને પોતપોતાની રીતે સ્થિર થયા ત્યાં આગળ એટલે વ્યવહાર વ્યવહારની જગ્યાએ સ્થિર થયો ત્યારે જ આપણે નિશ્ચય પ્રાપ્ત થયો છતાં પણ આપણે સ્થિર રહી શકીએ અને ત્યાં આગળ એટલો સ્વાદ આવે આપણને અને અંશે ઉંશે સ્વાદ બધો આપણો ખુલ્લો થતો જાય અને બધા ઘણા ઘણો સરસ થયો છે કુશ્વર કરી છે પરંતુ વ્યવહાર જેટલો હોય એટલું આપણે જરા સાવધાન પડે રહેવું પડે એટલે ત્યાં આગળ ક્ષમતા રહે જ પછી એ હમ સંભાવે નિકાલ થાય પછી જ આપણે ક્ષમતા રહે ક્ષમતા તો અને ક્રમ માર્ગમાં રાખવી પડે છે એ કરતા છે ને કરતા છે એટલા માટે એટલે બધા વ્યવહારમાં એ ક્ષમતા રાખવી પડે તો બધું નીતિ નિયમો બધું મૂકેલું હોય છે એ પ્રમાણે હોય છે પણ આ દાદાજી એટલે આ ક્ષમતા આપણી આપણો મુક્તિનો સ્વાર્થ છે આખો જેટલા આવ્યા કરે સાચું આપણે ત્રીજી આજ્ઞાને અધીન છીએ અનુભવ પ્રમાણની આજ્ઞા આપણને મળી આજ્ઞા પ્રમાણ મળી અને આજ્ઞા પ્રમાણ મળેલી એ આજ્ઞા આપણને આપણા જ વ્યવહાર સાથે રહીને પ્રત્યક્ષતા એ કરીને અનુભવ પ્રમાણ થઈ જાય તે જોવાનું છે એકસો ને ચુવાલીસ્યું છે આપણે જ્યા જુઓ ત્યાં બધે કુદરત કુદરત અને કુદરત જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ્ઞાન અંતિમ પ્રમાણ છે એમનું શું બધું જ હું તમને જોઉં છું જ્ઞાન જ છે જ્ઞાન એટલે એના પ્રકાશના પર્યાય અવસ્થાઓ છે જાણવાનો ગુણ છે ત્યાં આગળ પર્યાય સ્વરૂપ અવસ્થા છે પણ ચેતનના પરિસ્થિતિ બધી અવસ્થાઓ ચેતન જ હોય એટલે નિરંજનભાઈ છે એટલે એ જ્ઞાન એવું આકાર નિરંજનભાઈ સમજાવ્યું ને બરાબર પણ એમાં આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે જે વસ્તુ જોઈએ અને પ્રકાશ પડે અને આપણો ઉપયોગ હોય તો એ થઈ જાય છે આવું દાદે કોઈ પણ જગ્યા સજીવ કે નિર્જીવ પોતે થઈ અદભુત એવી જ રહે છે આ જ બન્યા કરશે વ્યવહારમાં બધું આપણો વ્યવહાર જે છે ને આ વ્યવહાર વ્યવહાર છે એવું થઈ જાય છે એટલે પછી આપણા પણ એમાં એમાં કઈ એ આખું ક્ષાયક બીજ પડ્યું છે રાખે પણ વ્યવહાર રહેવા નથી દેતો આપણને બરાબર છે દાદા રહેવા નથી દેતો એમાં અજ્ઞાધર્મે કરીને આ વસ્તુ મુખ્ય બને છે બાકી તીર્થંકર ભગવંતના વખતમાં આજ્ઞા અપાયા સ્વરૂપે નથી એ તો સહેજા સહેજ બધા અને એવા ગણરોને એવા હતા તેમ જ હતું એટલે બે દ્રષ્ટિ એટલે આ વસ્તુ એટલે એ તો ત્યાગી લોકો ત્યાગી હતા બધા અને વ્યવહારમાં પછી આવી રીતે સમજે બધા વ્યવહારમાં અને પુણ્ય હોય છે એ ઉદય પરિણામ છે બધા બરાબર બધા જ ઉદય પરિણામ છે ચંદન બાળાને જ્ઞાન થયું પરંતુ એને જો સંજોગો એવા બાજ્યા કે એને પછી જોયું કે અહીંયા ભટકવા માંથી નીકળી મૃગાવતીજી વડી છતાંય જુઓ પણ પરમ વિનય કેવો છે પીલી કેટલા નાના વય છે છતાં આચાર્ય સ્થાપિત થયા અને મૃગાવતી જુએ છે અને જ્યારે જુએ છીએ એમના અને તે વખતે તો આ તો નસીબ લાઇટો મળી જાય અને અંધારામાં તે જેવી આપણે બધા રહીએ તો બીજા બધાને રહેવાનો હક ખરો પેલું સાફ કેવું જાય છે ને કહેશે ને એવું કથામાં આવે છે ને કહેશું તે એને જોયું કે આ માસે નજીક જાય છે એટલે તરત જ આ મતોને ત્યાં જાય ને એટલે ખસેડ્યું જરા અને આ તો ખ્યાલ આવી ગયો પછી ધર્મ મોટા છો આ છો તે વિનય ધર્મ આખો એ તો ધર્મ નું આખું ધોરીમૂળ છે વિનય એટલે સદવિવેક પછી જ વિનય ખીલે સદવિવેક અને પૂર્ણ કક્ષાએ ખીલે ત્યારે વિનય શું છે થોડો સમજાય આપણને અને આપણે સીધે સીધો હાથમાં આવી ગયો છે એટલે મહાત્મા હોય મહાત્માઓ સાથે મહાત્મા સ્વરૂપે રહી શકે તો પછી બધા જગતમાં વિશ્વમાં કોઈને પણ જોડે માનવ છે માનવ સાથે માનવ સ્વરૂપે રહી શકે છે અને જીવસૃષ્ટિમાં પણ એ રીતે રહી શકે છે પણ એ બધું બધું વિકાસ થતો થતો આગળ આવે છે એટલે અભેદ અને જેમ જેમ આપણા વ્યવહારમાં જે ગુરુ હતું એ નજરોમાં ગુરુ પણ નીકળતું જતું જાય તેમ તેમ દ્રષ્ટિમાં લઘુતા આવતી જાય એ વ્યવહાર દ્રષ્ટિની વાત છે બરાબર છે દાદા સમજાયું ને સાચો દેખો દાદા ભગવાને કેવું સુંદર કહ્યું અમને પણ આ દોષો દેખાતા હતા ભૂલો દેખાતી હતી બધી પરંતુ સમજાઈ ગયું કે આ તો બહુ અમને વિચારો ખૂબ કર્યા છે બધા દેખાય છે પણ જો કારણ શોધવા જઈએ તો તેમાં હું જાઉં છું અંદર બહાર દેખાતા નિર્દોષ કરીને જગત ને નિર્દોષ જોયું એવું કે છે અને આ વ્યવહાર દ્રષ્ટિ આંખો ની છે એમાં એટલે સમતા રમતા ઉતતા જ્ઞાનતા સુખ ભાષ માર્ગમાં શ્રીમતી ના છે ને અંતર આત્મા દશા એક અંતર માં એ દ્રષ્ટિના છે બધા સૂત્રો બહુ બહુ પૂરું અમુક વિચારકો થયા છે કુદરત કુદરત એટલે આ સમજી ગયા ને એટલે આપણા માટે કુદરત એટલે શું કે જે કઈ નિરંજન ભાઈ ને બને છે મન થી વાણી થી કયા થી એમને પોતાને પોતાના માટે તેમજ ટૂંકું કહી દીધું છે રચના છે આખી શરીર જન્મ પામે છે કુદરતી રચના રચના અમે તો કહીએ લખી રાખવા જેવું જ બધા સર્વ ભાવ મેં સમિદ સર્વ આત્મા બોલાવતા દાદા બોધ હોવો જ મુશ્કેલ છે એટલે એમને પ્રભુની ભક્તિ વિતરાગોની ભક્તિ અને એમને ખાતરી થઈ ગઈ કે અર્ધપૂર્ણ પરાવર્તમા જરૂર મુક્તિ પામવાની નિશ્ચય થઈ ગયો એમને નિશ્ચય થઈ ગયો પણ એ સ્તવનો નીકળ્યા સુંદર નીકળ્યા છે એમના એક એક સ્થવનને એક એક શબ્દ આખું શાસ્ત્રો ભંડાર વાંચન ના જાણે એટલામાંથી મળી જાય તમને બધું જ એટલું બધું મૂકી દીધું છે બરાબર બહુ એમને અંદર સંક્ષેપીને મૂકાવી ગયું છે આખું એમાં આજે આપણે ગીરધ લઈ ગયા સ્થાનક પાસે નું હતું ત્યાંય ગીર લઈ ગયા ગીર એટલે પેલા બેન આપડા Ma, ma, juna, juna maat bhai gaya tha, jes, ji ji દાદા વિશે બધું આપડે ગીરધર મહત્મા સ્થાનક પાસે લોખંડ બજારમાં જતા એની વાત તે પૂછ્યું એમ દાદા સમજાવી દઉં કે દાદા ચાલો અહિયાં આપડે ત્યાં દાદા એટલે એમને જરાક જિજ્ઞાસા થઈ જશે પૂછ્યું એમને કે જ્ઞાની કહે છે તો ત્યાં કયા સ્ટેજ પર હશે કયું જ્ઞાન હશે એમનું તો એને પૂછ્યું કે આપને પાંચ જ્ઞાનમાંથી કયું જ્ઞાન વર્તે છે રહે છે એમ આવું પૂછ્યું એમને તો કે મારા સાહેબ અમારી વાણી નીકળશે તો તમે તમારાથી સહન નહીં થઈ શકે એટલે આ બધું રવા દો ને ગટરના ઉગળવા હારા નહીં બહુ અને માયર ભગવાનના વચનો છે કે આ કાળ આવી રહ્યો છે આ કાળમાં સાધુ પર્યાય તો બહુ જ ચેતી ચેતીને રહેવા જેવું છે અને કોઈ જગાએ ક્યાંય પણ ઉપદેશ આપવા જેવો નથી અને છતાંય આપણે પ્રરૂપીએ છીએ આપણું વ્યાખ્યાનો બધું જ એટલે આ કેવી કેવી પ્રરૂપના છે બીજાને કહીએ ઉત ઉત્તર દિશા જ બતાવે અને એ બયા કરાવે સૂત્ર તો બહુ મોટો અર્થ છે પરંતુ ઉચ્ચ સૂત્ર એટલે સમજુ એ સૂત્ર ને અને મારી સમજ્યું દિશા કઈ છે આ વાત છે બધી નીકળી એમને બહુ ભાવ હતો ગીરધર લઈ ગયેલા કાળ જ એવો છે કે વાસના વાસના વગરનો બોત ના હોઈ શકે બધો વાસીત બોધ જ હોય વાસિત વાસિત વાસિત બરાબર છે વાસિત એટલે હવે સાધુઓને તો બહુ એવી વાંચનાઓ એવું હોય નહીં પણ છતાં આ કાર્ડ છે ને કાર્ડના હિસાબે જે વ્યવહાર છે ને બધો એ કોઈને છોડે નહીં અમને ત્રણ ચાર આચાર્યો મળ્યા સાધુજીઓ ઘણા મળ્યા સાધુ બધા બધા જ ઉપન્યાસ મળ્યા છે બરાબર રીતે ઘણી બધી વાત થઈ છે અમારે એ અમુક તો એવા ચોક હોય છે તો ખરી રીતે આ તો વ્યવહાર કહેવાય આપણે તો આપણાથી એ બોલે એટલે ઉઠું આપણે સંકોચિત છીએ ખરે આ ત્યાગ માર્ગમાં છે ને આપણે આ વ્યવહાર છે એટલે કરી દે હા બહુ ચોખ્ખું ધીરા તો એ કરી દેવું બધું બહુ કહે આપણા મહાત્માઓમાંથી ઘણા મને એંશી પંચ્યાસી નેવું વર્ષના બન્યા છે ને એ બધું વાળું કહી દે ઓહો દાદાએ ગજબનું આપણને આ આપ્યું છે જો આપણે આપણને સમજી લઈએ તો બહુ સારી રીતે શું આપણને સમજી લઈએ તો ખ્યાલ આવ્યો જોતા બધું લાગ્યું કે જોતા ઝેર છે પગ મુકતા પાપ છે આ જાગરદમ સંજોગો આવે છે કોની સાથે કેમનું બેસવું કેમનું બોલવું કેમનો વ્યવહાર એક સમસ્યા જેવું થઈ પડે એવું સમજાતો નતો બરાબર એટલે અંદર હોય છે પૂતગલ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી બધું હોય સાચું બરાબર બાર કોઈ ખબર ના આપડે અંદર તો હોય બરાબર પરંતુ આમ આ કાળમાં આવી રીતે એટલે કે આપણે શરીર નો ખ્યાચાળો એટલે ખાસ કરીને એ રીતે અને બ્રહ્મચર્ય મહત્વ એ પ્રમાણે થયું છે એનું વ્રત જે છે એન્ટી એન અને ટી લખ્યું છે આ દિટી નો પરમાત્ સમજાવવા કવિરાજ નું પદ છે એમાંથી આ લાઈન લીધી તમે ધર્મ નામે આબર છેટે દેવો નો પ્રયોગ છે સર્વ ધર્મે સંઘમાંય સંગમાંય અકલ્પ્ય આ યોગ છે એટલે એમને સર્વધર્મ સંઘમાં એ અકલ્પ્ય આ યોગ છે એટલે કે આ સર્વધર્મ તો શું કહ્યું કે દરેકને પોતપોતાની માન્યતા મુજબ માન્યતાનું હોય ને ડિસ્ચાર્જ માન્યતાઓ તો ખરી ને બધી બાકી રહી હા બરાબર સર્વધર્મ સંઘમાં એ અકલ્પ્ય આ છે કવિરાજે આ જ્યાં જ્યાં લખ્યું છે ત્યાં એ આ દાદાને જ લાગવું પડે છે એટલે પ્રાગટ્યને જ્ઞાનના પ્રાગટ્યને લાગવું પડે છે એ રીતે એટલે કે ધર્મ નામે આબર છેટે દેવોનો પ્રકોપ છે એટલે આજનો મનુષ્ય માનવ સમાજ જે છે તે ધર્મને જે રીતે સમજ્યો છે એ એમાં કેટલી વિકૃતતા છે એ રીતે કહે છે અને એમાં આજે ત્યાગ માર્ગ હોય કે સંસાર માર્ગ હોય એમાં પણ બધાને કેવા કેવા અંતરાયો વિઘ્નો અને ઉપસર્ગો અને બધું જ આવે છે તમે જોઈ આ બધાને હોય છે કોઈ કોઈને કહી ના શકે કોઈ ના કહી શકે એમ કહે છે દેવોનો પ્રકોપ છે દેવો એમના સ્વભાવથી પ્રકોપી નથી પરંતુ દેવો પણ રાગદ્વેષને આધીન તો ખરા જ પરંતુ જ્યાં જેટલી રાગદ્વેષથી મુક્તતા હોય ત્યાં આગળ એ બધા દેવોનું રાજીપો રહ્યા જ કરે કારણ કે દેવો પોતે ઝંખે છે આજે દેવો પોતે ઝંખે છે શું એમની અમુક શ્રદ્ધાઓ આવી ગઈ એમની આ પર વ્યવહારની પોદગલ નહીં પણ ઝંખે બધા તો અહીંયા આગળ પ્રકોપ કહ્યું એટલે પ્રકોપ એટલે બધાને અનુભવ થાય છે ને આમ તો દેવાની બધા બહુ પૂજા કરે છે માતા જેની યાદ ઘણી પૂજા કરીએ છે પણ જીવનમાં આવે છે આ બધા સંજોગો શું કરે એ રીતે કહ્યું છે સર્વધર્મ સંગમાં એટલે આપણે બધે જુદા જુદા બધાના માન્યતાઓ સ્વરૂપમાં રહેવા છતાંય પણ અકલ્પ્યવાય ક્યારેય નથી બન્યો પરમ આશ્ચર્યકારી આ યોગ છે દાદા ભગવાનનો જે હતો તે એટલે આ તે દાદા ભગવાન તો દેખાતા નથી એવું છે જ નહીં એટલે દાદાએ કહ્યું કે દેખાય દાદા ભગવાન નહીં ના દેખાય તે પણ તમે જોઈ શકો છો એ દાદા ભગવાનનું રિપ્રેઝન્ટેશન છે પ્રતિનિધિત્વ છે ત્યારે કેટલો સુંદર સંગમ થયો એ રીતે છે બેન બહુ કૃપા ઉતરી સાહેબ પર એ જ કર્યા કરે છે પાણી ભરી દઈએ આટલું તો આજે કાલે થી કરીશું કવિરાજ આ લુસીબેન આજના ક્રિશ્ચન નૂતન વર્ષ ને દિવસે આ એક કાર્ડ મોકલ્યું છે નૂતન વર્ષના પાવન દિવસે અમ સૌ મહાત્માઓ આપના સ્વાસ્થ્ય અને માટે સર્વ દેવદેવીઓને પ્રાર્થીએ છીએ સૌ મહાત્માઓના વતી લુસી એનો કેવો ભાવ થઈ ગયો છે લુસી ભૂસી ગઈ એમ જ ક્યાં ને પાછી અને આ કાર્ડ મોકલ્યું છે ઇટ્સ એ નેચરલ એટ ન્યૂ ઇયર ઇટ્સ ઇટ ઇઝ નેચરલ એટ ન્યૂ ઇયર to remember all the people who care about, who play an important role in our lives. It is a joy to wish you a wonderful time to spend with the ones you love and look forward to a prosperous year of fulfilled dreams. It is a joy to wish you a wonderful time to spend with the ones you love. And look forward to a prosperous year of fulfilled dreams. ગઈ રાત કાળી અવની ને આગળ પ્રાચી ને પ્રાંગણે ઉષા ઉભી થઈ સુવર્ણ થાળી બંદના સ્નેહીને સ્નેહીના સ્નેહીઓને બંદના સર્વને નમ્ર ભાવે આપના સ્નેહથી ભાવ ગદગદ બની પાઠવીએ છીએ બંદના સ્નેહ ભાવે ન ચાહીએ ક્ષેમ અમે આપનું સર્વદા દીર્ઘાયુ બક્ષે પ્રભુ એ જ ઈચ્છા યશભર્યા ફૂલના બનીને ફોરજો મોરજો પ્રતિક્ષણે એ જ પ્રાર્થના આમાં આપણે કહીએ છીએ કે આવું પણ એમનામાં પ્રાર્થના બહુ સરસ હોય છે કવિરાજ હા હા આપણા જોસેફ સાહેબે બહુ કવિ કવિતાઓ લખી નહીં દુષી બહુ પુષ્કળ લખીશ બધી અને એમાં બેન નન એટલે કે બધી આપણે હોય છે ને શું કે છે એને હા સાધ્વી એમના ત્યાં આગળ પ્રાર્થનાઓ કરે છે એવી સરસ કરે છે બધા બહુ સારી રીતે અને સ્કૂલમાં પણ બહુ સારી બોલાવે છે અને લુસીબહેન એ વિશ્વ મેં એને યુનિવર્સલ બનાવી દેજો એ વિશ્વ મેં જેને પાસે જાય છે એ તો બહુ સ્તબ્ધ થઈ જાય છે કહું શું આ થઈ ગઈ છે એ વિશ્વ ચાલો કવિરાજ જમાવો તાર આપો જયંતિભાઈ સાહેબ કેટલો મુકાન છે ત્યાં સુધી અચ્છા અનાત્મા વિશે નથી બોલ્યા એટલે આપણાથી આવું કે અનાત્મા નો બી શું ગુણ છે એમ કે છે કે આત્માની અનંત શક્તિ છે એમ ભૂતગલ પણ અનંત શક્તિઓ છે એના ઉપર એક નવો એક દ્રષ્ટિકોણ જરા આવી ગયો હતો તે લખાઈ ગયો છે પણ આના ઉપર ઘણું બોલી શકાય એવું છે વિદ્વાનો આના ઉપર ઘણું વિવેચન કરી શકે એવું છે હોય નવકાર મંત્ર એ પણ આકાર છે તે પૂદગલની આ બધી શક્તિઓ આકાર સ્વવા વાળી છે એના ઉપર છે આખું પણ છૂટું હોય તો ક્રિયા કરતું નથી બે સામસામા નજીક આવે તો જ ક્રિયાવંતી શક્તિ ઉત્પન્ન થાય છે અને આખું જગત એમાં પણ ઉપરથી સૂરજનો તડકો હોય પણ એમાં કોઈ કરતા નથી સૂરજને પૂછીએ તો કે કે તો આરસની લાદીએ ગરમ થાય છે ને ભાઈ સાંજે પાછી ઠંડી થઈ જાય છે પણ આ કાટ લાગે છે એ ઉખળતો નથી એટલે કોઈ કરતા નથી સરકમસ્ટન્સ એવિડન્સ કરતા છે એ આમાં પૂરું થાય છે કે કંઈ આમ કરેચલી નહીં ગાલ ઉપર કોઈ જુએ તો આમ જોયા કરે પછી બૂઢા થયા કરેચલી પડી ગઈ ડાક્ટર પાસે ગયા કે મને કંઈક એવી દવા કરી આપો ને કે જુવાની અમારી આમ ચમકતી હતી ને એવી ચામડી સરસ થઈ જાય ડાક્ટર કે આટલા હજાર ખર્ચો થશે તો કે કંઈ સહેલો ઉપાય ખરો તો લાજ કાઢો અમારી ઈચ્છા નથી છતાં આવજો ને અહિયાં કરેતીઓ પડવા માંડી આ દાંત બધા પડવા માંડ્યા ઈચ્છા નથી છતા થાય છે એક પૂતગલ ની શક્તિ છે એ પરમેનટ છે અને અવસ્થાઓ ટેમ્પરરી છે બધી એટલે વિચારવા જેવું છે સ્વભાવે સક્રિય છે પરંતુ એ સક્રિયતા પૂદગલની આ કારમણ પૂદગલ બગડાવો કરીને સમજવી બહુ બહુ કઠિન છે બહુ સમજવાનું એટલા માટે દાદાએ આપણને વ્યવહાર દ્રષ્ટિથી હું નામ ધારી છું અને આપણું આખું જે વ્યવહાર દ્રષ્ટિનું આખું સર્જન છે આખું બધું તેમાં આ મુખ્ય આજ્ઞા બની ગઈ બહુ જબરજસ્ત બની અને પૂતગલને સમજ સમજ સમજ કરે છે તે જ્ઞાન પ્રકાશ ખુલ્લો થતો જ જાય છે જેટલું પૂજગલ સમજાય છે તે પૂતગલ હું હું થઈ જાય છે કોઈ પણ વસ્તુ એટલે એ જે વિભાવિકતા છે એમાં એનો મૂળ ગુણ છે એ મૂળ ગુણ સ્વરૂપે પૂતગલ સ્વભાવ ગુણ નથી એ વિભાવને પામ્યો છે એ વિભાવિકતા નીકળતી જાય છે આખી એટલે ક્રિયાવતી છે જ ઓરિજિનલ પણ ક્રિયાવતી છે ક્રિયાવતી છે માટે ક્રિયાવાળું આપણને મળે નહીં તો મળે નહીં જીવન જ બહુ આખું ગણિત એટલું બધું સૂક્ષ્મ છે કવિરા ગજબનું છે ગણિત છે એટલું બધું સૂક્ષ્મ ગણિત છે એ આજના વિજ્ઞાનમાં તો એ પકડી શકે નહીં એને અપાય પણ નહીં કોઈને સમજાય નહીં આજના વિજ્ઞાનમાં એમને તો એમની સમજમાં આવે ને પકડાય ને મન બુદ્ધિ ગ્રહણ કરે તો જ બકી હશે બહુ મોટું ગણિત છે પરંતુ એ ભાષામાં આપવું પડે છે જાણે છે કોણ જાણે છે કોણ આ વસ્તુ ઓરિજિનલ કોણ જાણે છે આ ખોખું કઈ સમજવાનું છે ક્યારે કાઢી જવાના છે એમ બોલે એટલે જ્ઞાન પ્રકાશ એ પ્રકાશ જ્ઞાનને જ પ્રકાશે નહીં તો પછી જ્ઞાનનો પ્રકાશ કહેવાય જ કેમ એમ કે છે શું એટલે પ્રકાશ એ તો એક અવસ્થા છે અને આ ઉદગલના સંયોગને કારણે આવું સમજાવાય બાકી તો તત્વ તત્વ જ છે પરંતુ પ્રકાશ અને કોઈ પણ તત્વ હોય એના વાપર વગરનું તત્વ નથી હોતું વાપર વાપર એટલે વપરાશ પરંતુ આપણે વ્યવહારમાં વપરાશ સમજીએ છીએ તે અને તત્વની ભાષામાં વાપર સમજીએ છીએ તે એટલે કે ચેતન ચેતન એટલે આ પ્રકાશ અને પ્રકાશના પર્યાયોથી એ ચેતન સમજાતું જતું જાય એ પ્રકાશ વપરાતો ભાગ છે એને એટલા ઉપયોગ શબ્દ કયો ભગવાને બહુ ટૂંકામાં કહી દીધું ગામડાવાળા માણસોને બધાને સમજવા માટે કે ભાઈ તું છું ભલે ભાષા ભાષા કશું જાણતો નથી પરંતુ તું શરીર તો છે તે જાણું છું હું છું તો એ તને યોગ મળ્યો હવે એ યોગ મળ્યો ના હોત તો તું તને ઓળખી શક્યો ના હોત તો તને ઓળખવા માટે તારે જીવવાનું કેવી રીતે તો કે યોગ છું ને એવું તને ખબર પડે છે ને એ ખબર પડે છે તારો પ્રકાશ છે ને પ્રકાશનો ઉપયોગ એટલે કે ઉપયોગ એટલે ઉપયોગમાં એ છે આ પ્રકાશ આખું એટલે યોગની જોડે તારો ઉપયોગ એટલે જીવવું એવી રીતે જીવ એવી રીતે જીવ કે જેથી યોગ આખો પ્રકાશિત થઈ અને એના સ્વભાવમાં આવી જાય અને સ્વભાવો આવી જાય એટલે યોગ ઉપયોગ પરોપકાર એટલું સુંદર સૂત્ર મૂક્યું છે આ સૂત્ર કહેવાય સૂત્ર કહેવાય શું અને આપણે અક્રમ ભાષામાં તો દાદા દાદા અદ્ભુત આવ્યા છે આપણે નિમિષાનંદ સ્વામીજીએ આ આ બે હજાર ચૌદનું છે ને આપણું ફોલ્ડર હોય કેલેન્ડર એ ટૂંકા ટૂંકા સુંદર મૂક્યા છે ક્યાં ગયા સારા ટૂંકા મૂકી છે આ તરત જ કામ લાગી જાય બધા એટલે ચાલો પ્રકાશક ની જો અંતસ્કરણ બહિષ્કરણ મન વચન કાયા વાણી આ બધાને પ્રકાશે એટલે મશીનને પણ એ પ્રકાશ આપે છે અને પોતે પોતાના થકી પોતે પણ પ્રકાશક પોતે પ્રકાશિત છે અને પ્રકાશ પ્રકાશ કરી શકે છે સ્વ પર પ્રકાશક એવું શુદ્ધાત્મા ખૂબીની વાત કે મારા ટકોર્ણ સ્વભાવથી મારા ટકો હું કોઈ પણ વસ્તુમાં કોઈ પણ વસ્તુમાં ક્યારે પણ નથી પણ હું સ્વ પર પ્રકાશક એવું શુદ્ધ આત્મા છું સ્વરાતી કઈ નથી સ્વરાતી priyavan chej nahi che tan me shakti priyavan chej nahi che tan me shakti priyavan chej nahi che tan me shakti priyavan chej ભાવી તુદ શક્તિ સ્વાવિ ઉદેશ શક્તિ છયે તત્વની સ્વતંત્ર છે શક્તિ છુટ્ટા છયે તત્વની સ્વતંત્ર છે શક્તિ સંયોગી પુરાવે રૂપક ભાગીદારી આ બાઈ ગયા અઢી હજાર વર્ષ પહેલા મહાવીર થઈ ગયા એને માટે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી પાછું ને પણ કાળ નામનું સ્વતંત્ર દ્રવ્ય નથી ધર્માસ્થિ કાય છે ગતિ સહાયક જેટલા માટે સ્વીકારાયું છે કે એ વિતરાગોની ભાષામાં તત્વ સ્વરૂપે સમજણ મળી છે આપણને બધા કે આ પુદગલ એની સક્રિયતાને કારણે આખું બધું ફેરફારી થાય છે એ ફેરફારમાં આજે હતું તે જૂનું થઈ થઈ પાછું નવું આવે છે જૂનું થાય છે નવું આવે છે તો એના માટે કેવી રીતે સમજવું આનું કારણ શું છે પૂદગલ પોતે સ્વયં કારણ નથી પરંતુ એ એવી વસ્તુ એક છે હવે કાળા અણુ એટલે અણુ સ્વરૂપે નથી પરંતુ એક આ ફેરફારીનો આખો સમયવર્તી પ્રમાણ છે એનું અને સમયવર્તી પ્રમાણ એટલે એક પૂદગલ પરમાણુ બીજા પૂદગલને ઓળંગે એટલો સમય પરમાણુ કે છે હા પરમાણુ એટલે પરમાણુ વર્તી છે એટલે પૂતગલ અને પૂતગલ ના સંદર્ભમાં જ આ થાય ને તો થાય નહીં અને આ તાત્વિક બધી અવસ્થા હોય આપણે સમજાતી જતી જાય શુદ્ધાર્થમાં દ્રષ્ટિ કરીને તેમ તેમ બહુ ગંભીર છે આ તો આખું બધું મૂકાઈ ગયું છે બધું લો ચાલો બતાવી ગયો ગલની સક્તિ વિનાશિને ઓડખાવે આવિનાશી શ છૂટા પાણી कहूते काम जेम वह योरूपे एने याद रखा है भादरणना विपुल पटेल कि जीओ आकल स्कूल में विज्ञान शिक्षक तरीके काम करे आकलव स्कूल ने अपने एट्ला याद कर આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે ત્યાં દાદા ભગવાન ખૂબ જ સત્સંગ માટે ગયેલા સો વર્ષ પૂરા થાય છે જ્યાં ત્રણ છોકરાઓ છે એ આંકલાવ સ્કૂલને સો વર્ષ પૂરા થાય છે સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે એમને બોલવું છે અને આગલાવ સ્કૂલમાં કેટલા વર્ષથી છે સોળ વર્ષથી છે અભિપુલભાઈ ભાદ્રણના અને સાથે સાથે એમને પ્રિન્સને પદવી મળી નહીં પણ સ્વીકારી નહીં શું કહ્યું બોલો બોલો જય સચિદાનંદ મહાત્માઓ આંકડા હાઈસ્કૂલની અંદર ત્રણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં હું સોળ વરસથી ભણાવું છું પહેલાં જે ભણાવતો હતો અને અત્યારે દાદાજી મળ્યા પછી જે ત્યાં આગળ કામ કરું છું એટલો બધો આપ જમીનનો ફેર છે કે પહેલાં મને અંદર એવું રહ્યા કરે મારા જેવું મેથ સાયન્સ કોઈ ના ભણાવે એમ એવો જબરજસ્ત પણ દાદાજી જ્યારથી મળ્યા દ્રષ્ટિ મળી અને અત્યારે એ કરીને ભણાવું છું વિદ્યાર્થીઓને એટલી બધી મજા આવે છે અત્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે બે દિવસ બહુ મોટો કાર્યક્રમ છે શનિ રવિ સાંજે સાતથી બાર સાંસ્કૃતિક કાર્યક્રમ છે છસો ને સાહીઠ છોકરાઓએ ભાગ લીધો છે બે દિવસ કાર્યક્રમ ચાલશે અમારા ચેરમેન સેક્રેટરી જૈન ધર્મના છે એમણે સામાન્ય ભાવે વાત કરી કે આ રીતે દાદા ભગવાનના આપત સૂત્રો છે અને આપણું કમ્પાઉન્ડ બહુ મોટું છે એટલે એની દિવાલ ઉપર જો આપણે તકટીઓ લગાવીએ અને આપણું જે આઈવરી કલર અને બ્રાઉન કલરથી જે સૂત્રો લખાય છે એ પ્રમાણે માગું જો લખાય અને વિદ્યાર્થીઓ ત્રણ દરરોજ ગ્રાઉન્ડ પર રમે અને એમને આ એકાદ સૂત્રો એમના જીવનની અંદર દિલમાં ઉતરી જાય તો બધા વિદ્યાર્થીઓનું કામ થઈ જાય એ સામાન્ય ભાવે દાદાને પ્રાર્થના કરી વાત કરી એ લોકોને સૂત્રો આપ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા અને અત્યારે આખા કંપનીની અંદર એ સૂત્રો લખાઈ દીધા છે કમ્પ્લેટ હવે એમને એવી ભાવના થઈ છે કે તમે બીજા સૂત્રો લાવો અને સ્કૂલની બહાર આંકલાવના લોકોને કામમાં આવે એવા સૂત્રો પણ આપણે લખીએ કારણ કે આંકલાવ એ તાલુકા પ્લેસ છે લગભગ પાંત્રીસ ઉપર પોપ્યુલેશન છે એવું કહેવાય છે કે ત્યાં બાર ભાગોરો છે એટલે બહુ મોટો વિસ્તાર છે અને દાદાજીની ખૂબ કૃપા અને જે સોયનિયર એક અંક બહાર પાડવાના છે અમારા સ્કૂલ તરફથી એમાં પણ દાદાજીના આશીર્વચન અને દાદા ભગવાનનું જીવન એના વિશે બે પેજ સિલેક્ટ કર્યા છે એ પણ સોયનિયર અંકમાં આવશે એની બે કોપી બહાર પાડવાના છે ભાદરનને પણ કોલેજને પચાસ વર્ષ પૂરા થાય છે ભાદરની કોલેજને પચાસ વર્ષ પૂરા થાય છે ભાદરન કોલેજને પણ તમારી કોલેજ કેમની છે એટલે આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ત્યાં આગળ મેં ઓગણીસો ચોર્યાસીથી અને અશોકાનંદજી એ અમે બંને સાથે એ કોલેજ જોઈન્ટ કરેલી અશોક આનંદજી ત્રણ પછી નોકરી છોડી કારણસર અને મેં ચૌદ વરસ ત્યાં નોકરી કરી એટલે એ નોકરી દરમિયાન આપણા વિપુલભાઈ અને સમીરભાઈ એ બંને ત્યાં વિદ્યાર્થીઓ તરીકે હતા એટલે ત્યાં એ સમય દરમિયાન ખાલી જય સચ્ચિદાનંદનો વ્યવહાર થતો હતો રોજે જ્યારે પણ મળીએ તો જય સચ્ચનનો વ્યવહાર થાય એટલે કોલેજના છોકરા છોકરીઓ સાથે સ્ટાફ સાથે પણ આ જય સચ્ચિદાનંદનો વ્યવહાર અને અત્યારે તો એ જે આખો જય સચ્ચનનો વ્યવહાર છે આખા ગામમાં પ્રસરી ગયો છે બીજું મહાત્માઓ દાદાજી એ કહ્યું હતું કે સર્વસ્વ અમારું અર્પણ છે આ દરેક સ્કૂલમાં ગવાય તો નિરંતર એવો ભાવ થયા કરતો હતો એમાં કુદરતી એક દિવસ ફંક્શન હતું સ્વામિનારાયણના સંતો આવ્યા હતા દસમા ધોરણના વિદાય સમારંભમાં અને એ મને પ્રિન્સિપાલે સોંપ્યું કે એમને આ બહુ જ ગમે કે હું ક્લાસની અંદર ખાલી એની એક બે કડી ગવડાવું એટલે એક વખતે લોબીમાં ફરતા હશે એટલે એમણે સાંભળ્યું એટલે પછી આખું પદ જોયું અને બહુ ખુશ થઈ ગયા એટલે પછી હવે અમારા સ્કૂલની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય સર્વસ્વ અમારું અર્પણ છે એ વિશ્વમય સુખ હોય શાંતિ હો અને આ દુનિયામાં સર્વે જીવને અને મન વચ્ચા વહો ઉપાડે આ ચાર પદોની નિરંતર એવી ભાવના થયા કરે કે વિદ્યાર્થીઓને મોડે થઈ જાય એકે એક વિદ્યાર્થીઓને એટલે દાદાજીની ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ કૃપા છે અને મને નિરંતર મારું જે જીવન છે મને એવું અંદર લાગ્યા કરે કે પ્રતિક્રમણમય અને પ્રાર્થનામય આખો દિવસ નિરંતર બરોબર છે નિરંતર આખો દિવસ મારું આખું જીવન જાય છે સવારથી ઉઠું ત્યાં સુધી બધા મહાત્માઓ ખૂબ ખૂબ આશીર્વાદ આપજો કે આ બે દિવસ અને બધા આપતા પુત્રો ને પણ હાર્દિક આમંત્રણ છે બધા અગિયારમી જાન્યુઆરી જય સચિદાનંદ સંઘ તરફથી અગિયારમી તારીખે ભાદરણ અને શનિ રવિ આંકડાઓ બે હજાર પુસ્તકો દાદા ભગવાન વિશેના એ આપણા સંઘ તરફથી દરેક ફેમિલી ડેટ એ આપવાના છે જેમ પૂછે છતાં એની પાસે કોઈ જાય તો કે તમને જ્ઞાન પામવું હોય મોક્ષ પામવો હોય તો દાદા ભગવાન પાસે જજોરિકા એ મોકલતા બોલો પછી એમનું પછી સમાજસે થઈ ગયા છે જન્મ જયંતિના જે સત્યાસી અઠ્યાસી નેવ્યાસી ભરતભાઈએ પહેલા ત્રણ પદ ગાયા બધા આ પદોની સીડી હજી કોઈએ ન લીધી હોય તો ત્રણ વાગે બપોરે કાઉન્ટર ઉપરથી મળશે નલિનભાઈ જર્સી ના આવ્યા છે નલીનભાઈ જય સચિદાનંદ જય સચિદાન સત્યાસી અઠ્યાસી ને એવ્યાસી જેમણે ન લીધી હોય બપોરે ત્રણ વાગે લઈ લેજો બસ જય સચિદાનંદ હવે પછીનો કાર્યક્રમ આ મુજબ છે આજનો બપોરના બેથી ત્રણ આ જ જગ્યાએ નવ કલમોની ભાવનાનો પ્રયોગ રાખવામાં આવ્યો છે ચારથી છ પરમ પૂજ્ય દાદાજીનો સત્સંગ તથા કવિરાજના પદો રાતના આઠથી દસ પદો અને ગરબા એ પ્રમાણે આજના દિવસની કાર્યક્રમની રૂપરેખા છે જય સચ્ચિદાનંદ